અમુક જગ્યા અમના પ્રવાસન આપે ને અહંકાર પોસવા માટે કરે છે કે આત્મા માટે આત્મા માટે આત્મા માટે જ કરવું જોઈએ હા એટલે સૌ હરિભાઈ ના હોય આત્મા માટે તો જેને ઠીક લાગે ત્યાં રકમ રોકાઈ નાખો ભાઈ શું કયું અમારી જરૂરિયાત આવું ના પછી આપડે તો એક પૈસા ફ્રી ઓફવા બધું પુસ્તક પુસ્તક માત્ર ફ્રી ઓફવા પટેલ તરીકે દેખાય શું દેખાય પટેલ તરીકે પટેલ શું કે ભગવાન જીરા પટેલ અને આ તિર્શન સંક્ષિપ્ત છે મોટું છે તે આટલો પાલ નો છે કેવું છે આટલો પાક લખ્યા છે આપડે જેનું લોહી થાય છે અને પછી એનો સલવાર શું થાય છે એ વીર્ય શરીર ને ચગાવી રાખતા શું છે એવું નથી આવી ગયા સંપડી વાંચીને પડે ચોપડી ને વાંચ્યા પાય તો કરે ને એ નકા મળશે ગંભીર પૂર્વક મન થાય એને ત્યારે મન થાય અને મોટું પુસ્તકો તમને હકીટલો છે કે જે સ્ત્રી તે સ્ત્રી જોડે તમે જતા હોય તો કોઈ આંગળી ના કરે અને પસ્તી જોડે જતા હોય તો સમજા લોકો આગળ કરે જો જો અવય થાય તો છે દિ પગ ભોગવાની પોતાની છે એટલા માટે આ પુસ્તક નવકાળ મંત્ર ગણતી વખતે એકાગ્રતા લાવવા માટે દાદા શું કરું નૌકાળ મંત્રણતી વખતે નથી રહેતી 108 नौकर वी ग તમારી એકાગ્રતા પોતે એકાગ્ર કરે એકાગ્રાય છે તમારે કેમ આમ થઇ ગયું એ તમને કહું એ મન તમારું બગડી ગયું નથી ઉમંગ બીજું મન બગડી ગયું છે આ મન લપુ પડી ગયું છે તો કેમ વેગડ થઈ જાય છે બોલો મન એકાગ્ર ના થાય નોટો આપે ગણવાય થાય એકાગ્ર થઈ જાય નથી છોકરા જોયેરી આવી ના પ્રેમ લક્ષ્મી પ્રિય છે ભગવાન મન તો તમને પ્રિયતા ખોટી છે લક્ષ્મી ઉપર બઉ પ્રિય ખોટી જગ્યાએ પ્રિયતા ખોટી જગ્યા પ્રિયતા છે ખોટી જગ્યા એ પ્રિયતા દેવાની આત્મા જોડી દેવાનો જેને માટે નથી મને જેટલા મળ્યા ને એનું મન મન સરસ થઈ જાય રૂચિ સંપૂર્ણ તમારી પણ સીકો વાગ્યા પછી મને મળ્યા તો બે રૂમ બે બે રૂમ છે રાત્રે ગયેલા આવો બધા પછી મન તમારું શું થાય મને કઈ પહોંચ્યું એ ક્યારે થતી આપણને શું ખબર છે આપડે ડેક્યુમેન્ટ આવી આવતો આવતો આપડે વધારું કહીએ શું થયું થયા ત્યાં આ પાસે કે પારિ કરી પણ કામ કરતા કે શું કે વધ કરવું તો પડવાનું છે મન શા માટે બગાડવું એમ કરવું તો પડવાનું છે પછી મન કેમ બગાડવું કરવું પડ્યું છે મન બગાડે શું કામ જો એટલે આપડે તો મન બગાડશે આપડે વ્યવસ્થિત કઈ જશે બગડ્યા છે આવું હે આતો એક જ દાખલો બધું આખો દરો આવું મન બગડ્યા કરે પછી રૌદ્ર ધ્યાન એટલે બે બે ગાળો મંગાવીને આપી જાય તો તમે તમે અચ્છા ભાઈ કે છો દે ગાળું મંદે નાખી જાય તો તમને અચ્છા થાય કે આ ગધાર એમ થાય કે ભાઈ કેમ મને ગાળો હાય અમારે કેમ ગાળો ભણે છે હું મને થાય હા તો તમે શું કરો એને પાછ આપો મને પાછો જો જો એવું ક્લાસ નથી ને ગાળો ની હે ને ગાળો ની તમારે ગાળો નહી બોલો અમે હે ગામે ગાળો સામે બોલે નહીં તો નહી તમે બોલા રહે તમે તમારે ના ગમતી હોય તો પછી કોણ ધીરશ્યો નઈ ને આ જૂની ધીરેલી પાછી તમે કહેજો ગેસ આ ધીરેલી પાછી કહી દો આ નવું દિવાન બનજે તો જો ના ગમતી હોય તો ગમતી શું ખોટું કે છે બધો હિસાબ જ છે હિસાબ આપે કોઈ નાણું આપડે આપી જાય ગયા આવી જાય આપડે અમે કરી ભગવાન શું કહેલું એના માટે ગાળો દે ને તો તમારે શું સમજવાનું કે મારા કર્મ ના ઉદય આ માણસ નિમિત્ત નો છે ઉદયકર્મ તો મારો છે ગાળો સાંભળવાનો અને આ તો માસ નિમિત્ત છે તો નિમિત્ત ભરાયા નથી કાન નો એકાંત ભદય આવશે ત્યારે એ ભોગવશે અત્યારે આપડે ભોગવાનું ને આપડે ઉદય આવ્યો એમ સમજે હા આવી રીતે સમજે તો ભગવાન ભોગ થાય આપણું હમદિન ચાલ્યા કરે આખો દાદા રૌાન કરો ને તે સમજણ ધર્મ ધ્યાન છે શું છે લોકો મંદિર મજા એટલે કે છે ધર્મ ધ્યાન નાખ મંદિરમાં મેં ભગવાન કહ્યું ધર્મ ધ્યાન કરે છે એમ સ્વીકારતા નથી પછી કૃષ્ણ ભગવાન રણછમ પૂછ્યું બાબા બધા વૈષ્ણવ છે મારો ફોટો લે છે મારો ફોટો લે છે જોડા નો ફોટો લે છે દુકાન નો ફોટો દુકાન નથી કે મારી નસી કહેવાય દુકાન ભૂલતો નથી એટલે આમાં ફોટા હા હા પડે છે ધર્મ ધ્યાન જેવું ત્યાં મંદિર માં જીતું ભગવાને પ્રાણ પ્રતિષ્ઠામાં વધો હતો પ્રતિષ્ઠા તો સાદી સાદી છે જેવી હોય એ પણ આગળ પોતે નહીં પોતા રી નથી કરવાનું અને પ્રાણ પ્રતિષ્ઠા નવસારી નવસારી નવું બનતા બધું જ હોય તો હમણાં કરાવડા અમારા પાસે સૂર્ય મંદિર હોય જ્યાં હોય તો અમારા હાથે પ્રાણ પ્રતિષ્ઠા કરાવે કારણ કે અમારા હાથે જ કરી પ્રતિષ્ઠા અમારા હાથે થાય જે દેહ ની દેહ ના માલિક નથી તેના હાથે પ્રતિષ્ઠા કરી ના માલિક નહીં મન ના માલિક નહીં વાણી ના માલિક નહીં વાણી ના માલિક નહીં એવું કા થાય બધું આખું તે પ્રતિષ્ઠાઓ મારી સાથે બધું ઘર્યું હવે કાળથી શરૂ કરીશું આ બહને તો આપડે મંદિર ભેગા કર્યા ને બઉ લોકો બઉ કાગળી પક્ષપાળી જીવાય ને આ પક્ષ પાડનાર પણ તે પૂજા માટે પોતે પૂજાવા માટે પૂજા માટે અભ્યાસ કર્યા પછી આવું લોકો ને ઉઠું પણ આવે ઊંધું પણ આવે પોતાની પૂજાવાની પણ લોકો અને મારું કરું છે એવું કેવડ નો ભેગા થયા બધું ભેગું કરે લાખ જ્ઞાની હોય પણ એક જ નો અભિપ્રાય હોય અને અજ્ઞાની લાખ હતી પોતાના જ લાગે દાદા પૂજાની ઈચ્છા જ છે ને એક જાત ની પૂજા ઈચ્છા રાખવી એ બી ભિખારી પણ મોટા મોટું ભીખારી પણ પૂજા ને અધિકાર થઈ તમને પૂજા ધર્વા ને પૂજા ભાઈ ને જ્ઞાની પુરુષ ના દર્શન થાય બઉ નુકસાન ના થાય નુકસાન થાય શું કયું તે નુકસાન થયું નુકસાન બઉ થયેલા ગતિમાં અહંકાર જ પોતા જાય ને કોઈ સમજદાર માણસ પણ એવી જગ્યા એ જાય ની વ્યવસ્થિત જેથી નાખો છું મારી નામ રાખવું છે અનામી થવું છે નાનામી ની કરશે નાનામી કહે નામી અનામી ની હા નાના નીકળે છે દાદા ભગવાન મહાત્મા દર્શન કરેલા છે એમને બધા મૂર્તિ સ્થાપન થઈ ગયું છે અને બીજા બહેનો ના થાય એમાં જોવાય છે મૂર્તિથી દાદા ભગવાન વચ્ચે પેલા જોઈ દેસુ લોકો મૂળ રહે ભગવાન માટે વધુ નથી મૂર્તિ માટે હું ના પાઉ લોકો ને આવી કેવ જતી નથી એટલે હું જો હું કયો કાપી નાખું તો બધી આ નેતા જાય તેવું કેવું એવું ચાલુ ચાલ્યા જ ન આપણા સતીરાય માં રોજ પાંચસો મારી ચમત્કારી શક્તિ જ નથી ચમત્કાર કરી શકે જ નહીં કરી શકે જ નહી થાય છે કે મોટા બધા જે ચમત્કાર ને નહીં માનવા વાળા તે પણ એવું બધું મારે ખોટો ચમત્કાર કર્યા ચમત્કાર નથી આ લોકો ચમત્કાર હું જો ચમત્કાર કઈ છે લોકો ચમત્કાર નો લોક સારું રાખશે લોકો ચમત્કાર છે ભગવાન નું જે યસનામ કરવું મારે દવાનું એમને એની પણ દર્શન થાય કલ્યાણ થઈ જાય તો અમને હરે રીતે કલ્યાણ થઈ જાય માત્ર દિવસ યસનામ કર્યો તમને અભજેસ હોય કેવું હોય કામ કરો છો અભ્યાસ મળે ભાઈ ના હોય એનું કામના કરવું દાદા શ્વાસ કરવો એમના વધશે એમના બે નામ કરવું શું કયું એનું પાછું પોતાનું પૂજાવાની ઈચ્છા હોય એ પાછું અભ્યાસ મળે કઈ પણ જોયે નહી પોતાને એ રીતે બાર કલાકવાનો ધંધો મોટો ધંધો મોટો એટલા પડે બધું કરવું પડે ને ટુકડા ટુકડા બોલે ટુકડા ટુકડે બોલે ટુકડે ટુકડે કલાક બોલે મારે તો હરાવીસ માલુ થાય છે એક વાગે સાડા પંદર કલાક અને તેમાં હું આઠ કલાક બોલવા માં જતા તારે ગુણાકાર જોડે સમજ ને અને અવાજ તમારો મારી રજા ક્યારે રજા હોય લોકોને દર મારી દસ રજા પણ અંદર કરવાનો હોય તે બધા આશીર્વાદ આપવાનો હોય મારે તો કામ દાદા આજે ટાર માં પાછળ મેં દુઃખી કરી દીધા આજે ટાળ માં મેં કર્યા ટાર માં કલાક આવું ઉઠવું પડે દાદા રાત્રે જયારે તે થાય તો ના ની કેવાય તૈયારી કરી છે ના કેવાય મુંબઈ થી કચ્છમાં પહોચી ગયા મુંબઈ અમદાવાદમાં હતો અને મારી તબિયત એકદમ બગડી ડોક્ટરે શું કહ્યું કે હવે દાદા આધા પછી ન કરાય બધા પેલા મને કેવાનું જાય ડાક્ટર એવું પડે બિચારા હું મારી હમદેદ પ્રમાણે કરું આપણે હાલા છે એ છે ત્યાં આગળ ગયો પાછો અમદાવાદ અને ત્યાં ગયો અને ત્યાં આગળ મહારાજ હતા જૈન ના સાધુ એમને જ્ઞાન જોયતું હતું જ્ઞાન આપે સાધુ મહારાજ શું નામ હતું મારે વિજય માહિતિક વિજય મહારાજ માહિત વિજય સમાજ સાધવાનું જ્ઞાન લેવા ના છે આ લોકો જૈનો જૈનો કચ્છના જઈને શું ગયું બઉ હાલ હોય તમે દાદા પણ ભગવાન ના જો આમ પગાર વિધિ કરી ઘટના કમ્પ્લેન વાળા જઈને રાતે સ્થિતિ થાય નથી મમ્મી થઈ ગયો દાદાજી પાછા નહીં આવી શકે મુંબઈ આવ્યો ચિંતાઓ ચિંતાઓ કેમ ચાલે છે આ જૈરો છે કેમ કહય છે બાર લોકો ચિંતામાં પાછળ માં બુફા ને બફાયા ત આવું બે હજાર બાદ માં આ હિન્દુસ્તાન વર્ગ નું કેન્દ્ર થઈ ગયું છે પણ એ પેહલા બધું બનવાનું છે એટલે પ્લેટ્રોલ એટલે મુંબઈ બધા વધ્યા છે ભાવ બહુ ચી ગયા છે પ્લેટ્રોલ નો ભાવ એકદમ ખરાબ ઓન નહી મનુભાઈ કે આપડો નંબર જેવું છે ને કે કોણ કોણ જવા અમેરિકા એ મુંબઈ ના અમદાવાદ ના પેપર વાળા એના જે પેપર લાવે એને શું હતું પેપર લાવેલું પ્રેસ કોન્ફરન્સ એના ગુણાંક સાથે કે આવા આ ટોપી વાળા જશે અને આ ટોપી વાળા જશે ટોપી વાળા જશે દુનિયામાં જે પોતે ભ્રષ્ટાચાર સરહને કરાવડા છે સર ભ્રષ્ટાચાર થઈ ગયો સાધુ જનત બધા ભ્રષ્ટાચાર એક ક્વોલિટી એ છે પર ભ્રષ્ટાચાર અને એક ક્વોલિટી એ છે પર ભ્રષ્ટાચાર કરવો પડે છે ના પડી શું હમરે પરવાની કરવો પડે ના કરવો હોય ગયા છે પરવાની કરવો પડે છે એનું રિઝર્વેશન શું છે તમે સમજો ને આપડે ત્યાં ઘઉં ની ગુણ્યો હોય ને ઘઉની ગુણિયો કે લઈએ આપડે અને ગેસ પછી દાડા મુ કરીએ સીધા તો પેલા સુ ગયા પડે એટલે ઘઉં ઘઉં લાવે વીણવાનું છે એમાં પાંકડા ઘઉં માં પોંકડા પછી કે વેપારી બોલ્યા નઈ કે ઘઉં માં પોકડા આપડે આપડે ખાતરી ના થાય માણસ બોલાય લઈ આ ઘઉં ત્યાં કે આ બચ્યા છે ઘઉં કે આપડે આ પાસે આપી ગુજરાત ભાગ્યું છે એટલે વેહાર ઘઉં ઘરાય શું પછી વહેણવા મળે વહેલા કોણ કેવાનું ક્યાંક ઘઉં વેણું છે કેવો વર્તન કરે છે એ જોડું પડે ના જાડું પડે એટલે આ ઘઉ ઘેરાય છે સર દારૂ પીતા કર્યા લોકોની રંડી બાજી કરી છોકરીઓ ઉઠાઈ ગયા બધું કર્યું બાકી રાખ્યું છોકરીઓ ભ્રષ્ટાચાર નહીં કર્યા લોકો એ ભ્રષ્ટાચાર પર છોકરી પણ કરાવડાયા પડે છોકરી વાંચીએ બધી ખબર પડી જતી એટલે મારી વાત હમણાં પડી આવે પણ થોડો વખત ધર્મ શરૂ કરો થોડું થઈ જાય તમારે બધા જાય કેવું આ બ્રાહ્મણ ભાવ સમજ વિચાર વિચાર પેલા બધા વાન લેતા મારું મારા લેતા વાણ લેવું છે સમજે ને કરવો પડે ને હજુ દાદા સાત રૂપિયા કેવો હતો હું કચી વાતો ને ત્યાં સાચાર રૂપિયા હતા એને બધા ત્યાં એકાવાનું ત્યાં સાચાર રૂપિયા કેવા હતા ધંધો મારો કોન્ટ્રાક્ટર નો એટલે પાંચ રૂપિયા નીકળું તો મારા દસ ભાઈ પાંચ ચા પાણી નાસ્તા પાણી બધું કરે જતે વાહ વાહ કર્યા કરે પાંચ રૂપિયા માં અને વાત ના આવે રૂપિયા માં ચા ના આવે મારું પગડે એ ચા ગમે બધું ચા પીતો ને એ કામ ના થાય ને લોકો હજારો માણસ અટકી ગયો ભાઈ અને મારી સર્વિસ સતત આપતી છે કાયદેસર આપી છે જો અમદાવાદ તફર મત એથી મુબે જવું હે ને તો મારા થી દીધો ના જાય ગાડી લઈને તો રાત નું ઉઈ જાય આણા ઉયા રોક જઈએ જમાતો મેગા સબરા સપો પડે દાદા દાદા ને પહેલી જ વખત જોયા એમને દાદા ના દર્શન પહેલી જ વખત કરે એટલે ખબર પડે ઉતફીકા તો ફીકા દીધી કરી નાખે દેવ દેખાય નહી જશે કાલે આ ક્ષેત્ર આ ક્ષેત્ર મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો અને આજે છેલ્લા ત્રીસ વર્ષ માં એક જ પ્રશ્ન છે મારો બીજો પ્રશ્ન એ આત્મસાક્ષાત્કાર ભૂમિકા અને માટે જલ્દી જે પ્રમાણે સાધન હોય એના ઉપર આપ મને બોલો तो पर मैं एक प्रश्न पूछो तो एक प्रश्न है आत्म साक्षात्कार आत्म साक्षात्कार जड़पी उपाय एना पर कई प्रकाश पड़ो एक बो संजोग थ બે કલાક નો સંજોગ થાય બે ત્રણ કલાક નો તમારે તો થઈ જાય એવું ટાઈમ ખોર આવો થઈ જાય છે સારું સારું પચીસ બે બાજુ પચીસ બે ભાડું આપણે પગાર ભાર આપીએ આપણે આપે ત્યાર પછી શું કરીએ તેલ મળી તમારે નાખવા ઘરનું તેલ પાણી આપણું સરકારે આપી દે બધા તેલ પાણી પાણી ઘરનું છે તું શું આપી દે અમેરિકા ના અમદાવાદ હતા ની એમને ખબર પૂછી છે માત્ર ના પણ બોલાય તારા બોલીએ આપડે નથી ફેટ બને જેને સુગંધી કચ્છી કચ્છી ના એરિયા માં હોય એ બે આ ઉપરાતી સુગંધી અહીંયા અગરબત્તી અગરબત્તી આ સુગંધી આવી ગઈ આવું આ માણસ પણ કેમ મળે ગામના ગામમાં હોય એમના આચાર કેવા હોય ગામ માં લડતા હોય ને તો એમને ઘર લેવા દેવાના હોય એમને બોલાવે મારતા ઘેર આવડાવે પછી સમાધાન કરાવડા આવે તે લોકો શું માં પછી આવતા નથી તે લોકો છે મારી પાસે છે નહી આપનાર શું કે મારી પાસે છે નહી આપતા સોનું છે મારી પાસે પેલા બસો તો ચાર બધાનું બધા કિંમત નહીં ને સો ટોલ શું પાંચ હજાર કર્યા રોકડા ચાહુ આપે જમવાનો ટાઈમ થાય જમી લો જમાડે રૂપિયા આપે અને ઝઘડો વટાડે એમ નો જઈને આપડે ચલાપુ છે આપડે શેફ્ટીપણ સુરજી આવી જાય આવી સમજે લઈને સુરત નહી આવતી આવી સમજે અવડી પાડી ને તમારી જી આપે છે જગન્ના જીવો સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો જે જોયું આપો લોકો તમે સુખ આપો સવાર ગયા શું આવે શું કહે ગમી હોય તો આવજો કેટલા વાગે છે ત્યાં પોતાના પુરુષાર કામમાં લાગે ને હરીશભાઈ પૂછે છે માનવી નું મહાવીય ક્ષેત્ર જ્યાં ઈચ્છા નથી ના ઈચ્છા તેવું નથી મહાવીય ક્ષેત્ર માં આપડા તહેવાર માં પણ અહિયાં છે તે મનમાં હોય એવું વાણીમાં બોલતા નથી એવું વર્તન માં રાખતા મનમાં હોય તમારા ખેતર માં જુદું બોલે જુદી મન વચન કયા એક લાઈન હોય એટલે મન વચન કયા એક લાઈન માં હોય મન વચન કયા એક લાઈન માં હોય એકાદ માં આપે એમ કહ્યું છે जय क्षेत्र कल्याण इच्छा निकली जाएगी आपने गौरव गौड़ा कर लख लख એક ઈચ્છા રહી ગઈ છે અને મહાવિદેક ક્ષેત્ર માં તો એ પણ ઈચ્છા નથી રેતી મહાવિય ક્ષેત્ર માંજા કાપવાનું ત્યારે જેટલી વખત એકતા હોય છે પણ સિમંદર સ્વામી ના માટે ગવડાવીયે છે